रियांश वर्ता रियांश भाई हर्षिव आवा। भाई ध्यानजो आज हूँ तमने बदा ने સરસ મજાની વાર્તા કહેવાનો છું આ વાર્તાનું નામ છે હિમાલયમાં એક વિશાળ સરોવર હતું એમાં તરવા માટે ભાત ભાત પંખીઓ ટોળે મળતા આ પંખીઓમાં હંસોનું એક ટોળું પણ રહેતું બીજા પંખીઓ રાજા અને પ્રધાન ટોળામાં નાના હંસો ને સાચવતા યુવાન હંસો ને તરતા અને ઉડતા શીખવતા અને ઘરડા હંસો આદર આપતા હો તમારી જેમ બધા હંસો પણ કે બે સુંદર અને સાણા હંસો વિશે સાંભળ્યું એને પોતાના પ્રધાન ને કહ્યું મારે બે હંસો ને જોવા છે મહારાજ હંસો તો હિમાલયમાં રહે છે જ્યારે શરદ શરદુની શોભા ખીલે અને મેદાન ઝૂલતા પાકથી ભરાઈ જાય ત્યારે આ હંસોના ટોળા ઉતરી આવે છે પણ હંસ બહુ સાવચેત પંખી છે મહારાજ એને પકડવું મુશ્કેલ છે હો રાજા કે જે ખર્ચ કરવું ઘટે તે કરો પણ મારે તો બે હંસ જોઈએ એટલે જોઈએ પ્રધાને ઘણો વિચાર કરીને એક વિશાળ સરોવર તૈયાર કરાયું પછી રાજાની આજ્ઞા મેળવી પક્ષીઓનામીનમાં રહેનારા બધા પંખીઓને રાજા એ અભયદાન આપ્યું છે આ ઢંઢેરો સાંભળીને અનેક પંખી ટોળે વળીને ત્યાં આવવા લાગ્યા મોર મેના પોપટ જળકુકડી અને એવા બીજા પંખીઓના અવાજ થી સરોવરના પણ તેઓ હજુ આવ્યા નૃતરા ટોળાના કેટલાક યુવાન હંો મેદાન તરફ આવતા હતા ત્યાં તેમણે આ વિશાળ સરોવર જોયું એમાં એક હં કે જમીનમાં વસતા પંખીઓને રાજા બ્રહ્મ દાન આપ્યું છે એટલે કોઈ પ્રજાજન ત્યાં ચણતા રમતા કે ઉડતા પંખીઓને પજવે નહી બધાં આનંદ થયું કે આમ કરતા કોઈક દિવસો આવી ચડશે પેલા યુવાન હંસો તો ઋતુ પૂરી થતા પાછા હિમાલય તરફ ઉપરોવરની શોભા અને રાજાના અભયદાન વાળી વાત બીજા હં કરી આવતી વર્ષે તો નાના મોટા સૌને ત્યાં લઈ જવાનું વિચારો રાજા એ સુમુખ સામે જોયું પોતાના પ્રધાન સામે ડાયો પ્રધાન કે વાત સાંભળવામાં તો બહુ મોહક છે બહુ સારી છે પરંતુ જીવ જાતિઓમાં માણસ જ એક પ્રાણી છે કે જેને ઓળખી શકાતું નથી બોલતા નથી છતાં આપણે જઈશું પછી તો વર્ષાઋતુ ઉતરી શરદ ઋતુ આવી એટલે ધ્રુતરાષ્ટ્રના ટોળાઓને લઈને બ્રહ્મ રાજાના સરોવર તરફ વિપડા આગળ રાજા એની પાછળ દરરોજની જેમ ત્યાં કમળ ખીલ્યા હતા મોર મેના પોપટ બધા પંખીઓ નાચતા ગાતા હતા જળકુકડીઓ ડૂબકી દાવ રમતી હતી સુમુખ અને ધ્રુત્રાસ્ત્રનું ટોળું પણ સરોવર પાસે ઉતરું બધાને લાગ્યું કે જાણે આકાશમાં એને જોઈ ને બધા સૈનિકો સમજી ગયા કે જેમને માટે રાજા આ સરોવર બંધાયું છે એ જ આ હંસો છે સૈનિકો તો રાજા બધું જોઈને રાજા એ પોતાના પારધી ને કહ્યું તું એવી રીતે ઝાડ પાથર જ કે બંને હંસો પકડાઈ જાય તું તેમને લઈ આવીશ તો તને સો સોના મોહરો ઈનામમાં આપીશ પારધી ને તો રાતે સપના માં એને ચીચિયારી નાખીને હંસો ને ચેતવા અહી ઝાડ છે પણ બીજો હુકમ થતા આસમાન પંથે રાજા ધૂતરાુમુખ તારા પગ પણ ઝાડમાં અટવાઈ ગયા છે ના મહારાજ હું તો છૂટો છું તો જટ ઉડી હમણાં કદાચ પારથી આવી પહોંચશે ભાઈ ભલે આવે પણ હું જવાનો નથી મારે સાથે જોઈએ આનંદ માં તો સૌ મિત્ર હોય પણ દુઃખમાં જે સાથી થાય એ સાચો મિત્ર પણ સુમુખ આપણા ટોળાની સંભાળ લેવા તારે જવું જોઈએ ના મહારાજ ટોળા ને લાગ્યા એક જીવ બચાવવાનું કેતો ત્યારે બીજો જીવ આપવાનું કેતો રાત ચાલુ રહી ભાઈ સવારે પારથી આવી પહોંચો એને બંને હંસો જોયા એના આનંદ તો પાર તું બંધાયો નથી છતાં તું બીજા હંશોની જેમ કેમ ઉડી જતો નથી સુ મુખ કે રાજા છે અને હું એમનો પ્રધાન છું અમે બંને મિત્રો છીએ અને હે જીવ અત્યારા राजा तेरा ठपको आपे तू बिचारो निर्दोष दंड तक आप अमरा मैं तो, तो लाइ जा राजा पूरा છોડવા તૈયાર નથી કાશીનો રાજા બ્રહ્મદત આ વાત સાંભળીને ખુશ થઈ ગયો કે અરે વાહ આ હંસો તે આનું નામ ભાઈબંધી તે આનું નામ બંને હંસો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો